અહંકાર હોય તારે સાચા ભાવ આવે ચાર્જ ભાવ આવે અહંકાર ગયા પછી ભાવ મંગુભાઈ પૂછાય છે ઈચ્છા બંધ થાય એવું બંધ કરી શકાય બંધ કરવાની ઈચ્છા જ ના કરવી ને ઈચ્છા જ ના કરી છ મહિના જેવું કને છ મહિના ઠેરાવે બાર મહિના ઠેરાયું થાય ફરી આવે ત્યાં કદાચ આવી જાય જમી જાય એટલા નિરાશ જમા નઈ ને તમે એમ કહ્યું કે નિશ્ચય તો નિશ્ચય થી પ્રાપ્ત થાય નિશ્ચય તો નિશ્ચય થી જ પ્રાપ્ત થાય નિશ્ચય તો નિશ્ચય થી જ પ્રાપ્ત થાય એમ લખ્યું છે તો એ ને? આપણે બીજી અર્ચન કરવો પડે નિયમ તો એનો હાથે પણ નિયમ માં રસ ઉડાડી ગયો એટલે દુઃખ આપણે અડે નહી લાગે આવડે ગોળો પણ તે મોટો પથ્થર ના લાગવાનો બોલ બોલ એવું થાય ક્યાં દાદા ભગવાન બોલ વાલિયાઓના ભગવાન છે દાદા પથ્થરો વાગે પણ એનો ઘા બોલ જેવો થાય એવું થાય ને ફેર પડી જાય ને દાદા વાગે પથરો જ વાગે નિયમ થી એવું કે પડી જાય એટલે મારું કેવું એમ કે કે પથરો જ વાગે પણ એવું લાગે કે આપણે બોલ જ વાગ્યો છે આપણે અસર ના થાય બરોબર દીગાર મજા ય કરામત ખીસકી હે ભગવાન રાસ લીલા રામલીલા કરી લીલા કરી અરુણભાઈ પૂછે ભગવાન ઋછો તે શું ભગવાનભાઈ પૂછે છે બ્રહ્મા એની ડ્યુટી માંથી પૃથ્વી શું સાચું એમ બ્રહ્મા દાદા પાછી વાત લાગ્યા તો બહુ લાંબી વિષ્ણુ ને મોહનભાઈ પૂછે છે કે આદ્યશક્તિ માંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પ્રગટ થયા હતા એ સાચી વાત એ તો રૂપક છે આ વાત સાચી એવું ના બોલી હા પાપ લાગે રૂપક વાપરે પોતાની ભાષા ખોરા પડે આ માતાજી ની મા આવું શબ્દ ફેર ની મારા મારી આપડેવડો છે <guckling> અપભ્રંશ તો ક્યારે કેવાય કે આ બારતા સહકુટુંબ સહકુટુંબ નો હોય છે એટલે આ બધું શાક હશે હજી ખબર ન તો સુરતી ના ઘેરે ગઈ ને એક સુરતી ને મારી નથી ખાવી પછી શિંગ લાવીને મૂકીને ખાવા માંડી એટલે કે તમે કેમ ના પાડતા હું ને કે હિંગ ખાજો શિંગ શિંગ ના બદલે કે હિંગ તેને બોલે તે બેન પૂછે કે હિંગ ખાવાના હિંગ હિંગ બોલે હા એ બહુ હજી હું ઘોરે સમજતા નથી આ જન્મ ને હેમજતા નથી હા ખરી ખરીતે શું છે ગોળ ગોળ નહિ પણ ગુરુ ને ગુરુણી છે પૈસા આપે બે ગોરવાની એટલે આ ગોળ ને એ બધું આપીએ એટલે ગોળીએ અમે આવું જોઈએ છોકરા ને શું કે બોલી જાય જો ગુરુ કહ્યું પાછું બોલો પાટીદાર શું કહે કે શું શું બોલે એટલે ગોયડા ને ક્યાં કે નીકળતો માલખું બધું ભેગા થઈ ગયા બધું લગી જાય બધું થઈ જાય એમના ગમો નો દાદા પૈસા આપીને છોકરીઓ મળતી જ નઈ હજાર દિમાગમાં હું કઈક છું ભાગર જમીન કાપરું હોય એમાં કશું હોય આપે છે એમ કે કે કે માગે છે મનબત માગે તો વિરોધાભાસ કે સંસ્કાર કે વૃત્તે ભગવાન સંસ્કાર એટલે બીજે વિનય બી રે બધું બહુ ભગવાન અમરમુક્તના વીર આઈ બહુ ઘોર કરે ઘોળુ કે એ હંગાય કરે હ હા હા દા દા ભગવાન તમે આવ્યા તે પેલા મારી સાથે એક દિવસ બે કલાક સુધી ચાલેલી વાતાઘાટ બધી દાદા બાબતે હું ને ભીખુભાઈ ઘર ના બધા ભીખુભાઈ ગયા મગનભાઈ ના એ તો ભીખુભાઈ હા એમ નથી રાખી પડે એ કઈ મારો પ્રશ્નો પૂછે બધું પૂછાય સમજદાર સમજ yeah. જાણકારો વધારે જાણકારી વધારે દાદા પણ ખબર નઈ હચકા શું થાય ખબર નહીં આવું હોય નઈ હું કઉ છે પાના છે અને પેલા ભગવા વાળા ને કશું જ્ઞાન નથી હોતું તો પગેલા દુનિયા દુનિયા નમસ્કાર કરે સાચા મળે નહિ બાપે નથી આપતા બઉ જમાનો આસપાસ કરી ભાગીદારી જવાના છે મારે ઓછું નથી એનું વ્યાજ બહુ ખાઈ જાય છે એટલે એમાં ત્યાં જ રહેલું છે મેં લીધેલી ત્યાર પછી મારે પૈસા લીધા મેં તેર ટકા એ લીધેલી અહિયાં પેલા ભીખુભાઈ બેસાડવાના હતા અને સંબંધ માં જતી પછી લઈ રાખેલું મેં અને એક વાર બોલાવી ગયા પછી ફરી જવું તે પૈસા ગુમાવ્યા નથી કારણ કે ભીખુભાઈ તબિયત ને બધું સારું ન હતું એનું અને હજુ પણ એવું જ છે એટલે પછી એને બેસાડવા માટે લેવું તો પડે ને ત્યારે પૈસા હતા ની ભીખુભાઈ ભીખુભાઈ માસીભાઈ સારો સબર વર્ષો સાથે બેટા પેલે બધા મૂકી નાખ્યો दादाजी चुनी भाई खरा ने दीनु भाई ना साढ़ मेरे पैसा अपना शिवना તો તો તો તો દેશમાં ચાલે ચાલે કેમ કેમ ત્યાં તમને વાત કરવાના છે બગલા પાડા માટે દનબેન તો હા ઓહ મેં જો બચ્ચા લઈ આતો રહો ગયા હા મેં બહુ ત્યારે ગોઠવ્યું હે 11:25 કલાક ઓ એને ઘરે જઈને સતના આલ આવી દે કેતો હા સતના હા તો મારા લગટ ના થાય છે હોસ્પિટલ કોનતા તેમને ત્યાં જવાનું છે જમવાનું બધું ત્યાં ત્યાં બધાનું બધાનું લીધેલું છે બધા છોકરાઓ હોસ્પિટલ માં તમને પાંચ મિનિટ માટે લઈ જવાના છે તમે અને તે ભાઈ ને રામભાઈ ત્રણ જણા પરમિશન આપેલી છે જોઈશું આવીશું સાથે પણ અંદર અને એ છોકરા ની માને જવા દેશે છોકરી ની છે જન્મેલી ત્યાંથી જેવું છે ક્લીની પેલી બેન ના કાગળ આપેલા તમને છોટો ભાઈ ના થાય બરાબર બે હજાર ભેગા થઈને આપણને બે ભેગા થાય દસેક હજાર ડોલર લે પાંચ પાંચ હજાર ડોલર તમે લઈ લો તો બધા નું પતિ જાય ત્યાં લોટની લોટ ના હોય ભયંકર દાદા અમુક વખતે ડર છૂટે આયાત કરે પવન વાવાઝોડું હોય ભાઈ ના બધા બનકે ના કહે એક જ બહેનો બનકે દે અને આ બોલું રાખેલી પેઢી કઈ વાત કરીએ કે ચા ચડી ભણેલા નઈ મળે આ બધું મળે અક્ત કરતા વધારે મળેલું તો આપો નાખીએ આપીએ છીએ ખેતર માં દાદા પેલા આપતો સૂત્ર માં તમે મને કહ્યું નઈ તમે લિમિટ બાંધી આપી ત્યાં મને બહુ ગમેલો નઈ લિમિટ વધે ધંધો યા કાપેને રોમેન કેન હા હા આપણે અનુમાન જે વાત નીકળી હતી કે આપ તો પુત્રોના મંદિર માટે આપણે 50 કે 100 ડોલર ની લિમિટ દઈ હશે હમણા આપ્યા કરજો વધારે નહીં તો કે એ લિમિટ મને ગમી નહીં વધારે આપાય તો શું થાય તો એ તો લિમિટ જ રાખે બોલો તો चलो કોઈ વધારે દેવા છેમાં આપણું એક ડિઝાઇન પ્લાન માં બેઠા પાક છે ભેદ કરી દીધો પુત્ર આપવા બે વાર પછી પાંચ વાર પછી આપવા બધા મળશે એમાંથી વિગત થઈ જાય બરોબર આપનારા મળશે એમાંથી પઢાર રાખે દાદા માટે નાસ્તા આવી ગયો છે નાસ્તા માં શું છે તાજા પાંત્રા છે અંબાભાઈ ને બનાવેલા ચાર જાત ના ચવડા કેવડો છે પાંચ ફૂટ છે ઘણી બહેનો એવું થતું છે ભાગ નથી આવતા દાદા એવું લાગે છે કે નિરંતર દાદા રેયા જ પૂછી લે આજે પેલેના મેકા બર્થડે હા મારા વાડે ખરા વિચાર આવતો નથી ને હવે ઓલું કરી દે તો એને બાટમાં કે બાલ બગડતું નથી ના ના થતું એની બહુ પ્રેરણા છે દાદા એને બધાને તમારી પાસે ખેંચે લાવું છે એ તો એ બોલે નહીં હા એ સમજણ પડી હે હા યાર પધારવાની છે માટ શનિવારે દાદા જ્ઞાન છે ને તમારે આ તો ખાલી પુષ્કલ જશે તમે તો કાયમ છો એમ પટેલ હા એમ પટેલ જશે મે <laughs> <laughs> મગજ ની અંદર ભૂંચવાળાઓ થાય વાંધો નહીં પણ હું તો કેતો એવા દાઢા પેલા ગુરુ મહારાજ હતા ને એ મંગુભાઈ એમના વાઈફ અને પેલા સવિતા ને પેલા દિવસ જ્ઞાન લઈ ગયા તેની સાથે પણ મારે વાતચીત થયેલી બાબત માં મંગુ તે તમારા રાખવાના વાંધો નથી દાદા ગુરુ નથી થતા બાંધવાની તમે જેને માનતા માનો પણ આ તો નવી જ જાતનું જે છે બેસે ને તો તમે જરૂર જ્ઞાન લેવા છો કે પૂછે છે લોકો દુકાન <laughs> <laughs> <laughs> આપડે ઓછું પડે છે એવું નહીં સમય ના સમય ના આયોજન ની વાત છે તમને સમય મળતો હોય ના આવો તે વાત લાભ ના લો બાકી કામ હતું મટરુમ ધ્યાન આપી દઈએ ના સરસ લોકો કયા વ્યવસ્થિત છે તો ન્યાય આપવો પડે ને દાદા નાની કોઈ હોય નામ ઉપર ને સંદ્રાસ નામ ઉપર મને નામ મે સન્નામે એ એક બે બે બુકી કરી રહ્યા છે ને સી તમે કે ના છે ને બધી ફાઈલ કેવી રીતે પછી તો મતને ને બી બી વર્જા મોરું તો જેલી મંડાવિયા બાવકારો એટલે બે આ છે ને નહી તો કરતા બસ નહી યાર બસ કરી મુક ખીરો નશ મળી ધમ કરી ગમે તેને મંગો ખાઈ ગયા બોલ્યા આવ <net repaying> <house> <olha> બી કઈ રહ્યું છે એમની પાસે પુન્ય છે ખુરશી લાગી રહ્યા ખુરશી લાવે છે મમ્મી થાય દાદાની સાથે ફરી પછી પ્રોગ્રામ બે હજાર ની વખત છે તમારી જોડે છે સુધાર્થ માં પછી મારે જોવાનું છે રાત્રે અગિયાર વાગે આવીને ઉગી રહે છે જગનભાઈ ને શું થાય ને ટાઈમ છે ને ન્યુ ફોન તો જ આવે ના ન્યુ જયશુ નો મેટ ખાવ મત અલ આપણે નિયોજન જવું પડવાનું એટલે જવાનું છે આ ઘરે એ પછી તમે ઉછા મારી જોડી ઇંગ્લેન્ડ આવવાના ટાઈમ છે એ આવા એવું છે કોઈ વાંધો નથી અને વખતે આવશું ને બસ એ વિચારશું આય વિચારશું બબે વધારે દાદા અને રાજાનાત્રા પડે પણ 50 કે કે થાય ડિજિટલ મે તમને કે નહી વેતા ડિજિટલ એક બેટ તો ટીવે દે દા ડિગાયા વે બરાડા હે સારી કે વે બધે સાજે કે વે ઈલો ના કે જામે પસાર જાયે ભજન કીર્તન કરીએ આપણે દાદા બગા ના બોલી બધી મનોરંજન